એટલે પેલા સાહેબ એ કદું ઓળખતો નથી તારે પેલા શરી એ કે તમે કોંગ્રેસના બહુ મોટા માણસ છો પણ મારે ભાવ વધી ગયા છે એટલે તારે કે છે એટલે પેલા મને કોંગ્રેસ નો માણસ છે છોડી દેશે ના છોડ્યો એને એ પણ કોંગ્રેસ મોટા માણસે શું દબડાવવા માટે સેલો રસ્તો કર્યો એ કે છે કે બધા પૈસા ફેંકું છું બોલ તું એક પૈસો હાડી જ આઠ હડવા જોઈએ મારે તારે જોવું છે તું આથાળી શકે શું કેમ કે ના ક્યાં અને પેલા તો ઘણા એમ કઈ ભાઈ ભાઈ પામ્યો ને ગણીને લીધા અને ગજાવ લઈને હેરવા મળ્યો એ થયા કરે સાહેબ ક્યાં હુકમ હું તને જોઈ લઈશ જોઈ લઈશ કે સાહેબ મેં ભી દેખલું છે પૂરા પૈસા આપ્યા ને વેર ઉભું રાખ્યું છે એવું ના થાય આપડે એટલું જોવું સમજ ને ચાર આમાં કઈ આજ્ઞાપ કઈ વાંધો છે હવે સુધાર્થ નામ પર નઈ છોકરા નલિન નો કે સુધાર્થ ના બધું નઈ એ બધું હા વ્યવસ્થિત કર્યું બધું ભાઈ હવે આપણે જાહે ને ત્યાંથી આ ચોપડો સુધાર્થમાં રાખવાનો સમજે ચોપડે કોઈ ના જાય રાખવાનો હવે સુધાર્થો પહોંચવાનો પેલો ચોપડો વ્યવસ્થિત શું ગમે કરશો સુધાર્થ ચોપડે શું ગમે કરશો જેટલી તમે આજ્ઞા પાડો ને એ બી જમે થઈ જશે સમજ ને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 એટલે વાણી વેચાય નહીં અને એક સાથે અક્રમ નામનું માસિક નીકળે છે આ સંઘનું એ સ્વતંત્ર રાખ્યું છે એ એને છે તે પ્રોફિટ નો લોસ એ લોકો કરે કરે સમજ પડે ને એટલે એ પૈસા લે છે અક્રમના એ માસિક તમે મગાવો એટલે દર મહિને દાદારી ફ્રેશ વાળી એમાં માસિકમાં આવી હોય એટલે તમે માસિક અવશ્ય મંગાવજો સમજ પડે ને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 સુધાત્મા ચોપડે ચાર રીતે ધબે થશે અને બીજું બધું નિકાલ કરી નાખવાનો શું થયું ક્યાં દર્શન કરવા આવશો કાલે છે કાલે બે બે ત્રણ ત્રણ વખત આવી જાય એવું પાંચ પાંચ દસ મિનિટ આવીને જતું રહેવું અમે શક્તિ આપી દઈએ પછી તમારે લંડન આવ્યા છે ને એમાં જઈએ લંડન કે હમણાં હવા થોડા દાડ માટે કાલે દડા વધારે જોર રાખજો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 એવું આ સમાધિ વાળું જ્ઞાન સુધી આવ્યું છે આ જ્ઞાન મળ્યા પછી પેહલાના જમાના શું કાયદો હતો એક જ્ઞાની પાસે પડી કે તમારી ફાઇલો કરી દે એમ તમારી ફાઇલો આવે છે નરેન ભાઈ આયા છે એટલે અમે તમને અહી રાખ્યા આવી શકાય નહી હવે કાયદો તમારી પાડી શકાય નથી એટલે બીજું સબસ્ટીટ્યુટ બતાવીએ તમને થોડુંક દીદી દેખાવું છે દાદા દેખાવા છે આંખેવામાં છે ને હું શુદ્ધાર્થમાં ધીમેરીને આપણા કોહન ને સાંભળાયું ધીમેરીને બોલવાનું બીજા કોઈ ને હરકત નહીં પણ આપડો કોન જ એકલો સાંભળે હું શુદ્ધાર્થમાં શુદ્ધાર્થમાં છુદ્ધાર્થમાં સુધાર્થમાં બોલું બોલતા બોલતા બે મિનિટ પાંચ મિનિટ કરશે આ બીજ નાખ્યું છે ઉગીરી કરશે સવાર માં એટલે આટલું રાતે કરજો હા બીજું શું છે નિષ્પક્ષ પછી આત્મા ધર્મ કત ના હોય આત્મા ધર્મ અને આ દેહાધ્યાસ ધર્મ એ બધા પરધર્મ કૃષ્ણ ભગવાન કે છે પરધર્મ પયા વ્યા દેહાધ્યાસ ને પરધર્મ કયો તારે આ લોકો કે છે દેહ ને નવડાવા ધોળા ભાગીડો છે તે જ પર ધર્મ આત્મા ધર્મ એ સ્વધર્મ કઈ થઈ ગયું બધું મુખાત્મા હતો તે આજે અંતર મુખ થયો એટલે અંતરાત્મા થઈ ગયો શું થયું એટલે આત્માની દિશા શું થઈ તા કે ઇન્ટ્રીમ ગવર્મેન્ટ થયું કેમ ઇન્ટ્રીમ ગવર્મેન્ટ તું મેન્ટ એટલે ભગવાન પોતે જ થઈ જાય સમજવું બીજું કશું આવ્યું નઈ નિર્ગ વંચા છે વાંચી લો એટલે બસ થઈ ગયું પતિજી કાઢી લો તમે શુના કર્યા હતા મારા જેવો ગુનો કરે ત્યારે બેરો થઈ જાય કોણ ગુનો કર્યો હતો આથી વાત અભરી નથી લોકોની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 હોય જૂઠી વાત ના હોય પણ સાચી વાત છે મારે ક્યાર દુખે જે ઇન્દ્રિય જે ઇન્દ્રિય થી ગુનો કર્યો હોય એ ઇન્દ્રિય નાશ થાય શું કયું જે ઇન્દ્રિય થી વાંક ગુનો કર્યો તો વાંખી નાશ થાય નાકની ઇન્દ્રિત કર્યો તો નાક નાશ થાય દાંત દાંતથી જ દુગનો કર્યો દાતો નાશ થાય એટલે કુદરતના નિયમો બિલકુલ કરેક્ટ છે પા બીજા લોકો ભેગું થયું ને અત્યારે નાખી ગયા પૈસા લઈ ને જતાડી આવતા કેટલા ડોલર લઈ ને અને સાચો ધર્મ હોય આ તમારા સાધુ સંન્યાસ છે બધા ચર્ચા વિષય નહીં પૈસા પૈસા અને રજની શું કહે છે મને કબર છે મુસ્લિમ એવું બોનારે મુસ્લિમ કબૂલ નથી કરે સંભોગ કમાથી બોલું છું સંભોગ શબ્દ તમારા ધર્મ નથી કે શું કહ્યું મુસ્લિમો એટલા કડક રહ્યા છે કે કોઈ પણ મુસ્લિમે પરથી ઉપર દ્રષ્ટિ નહીં બગાડવી અને જો દસ્તી બગડી જતી હોય તો ફરી પણ ચાર ચાર રૂટી પર છૂટ આપી શું અને આપડા લોકો એક જ પહેલા હોવા જોડે દસ્તી બગાડી શકે મસમુખભાઈ કે આપડે ચાર ની છૂટ આપો એમ કે હિંમત બહાર એ ભરત ચક્રવર્તી હતી ભરત ચક્રવર્તી ને તેર શહેરવાની હતી તેરસે વાત છે તેરસો રાણીઓ હતી કૃષ્ણ ભગવાન હતી અરૈયા ઢોર જેવો હોય ને તેને બઉ ગાયો જોઈએ ધર્મ છે ત્યાં વિષય ના ભાઈ અને બ્રહ્મશીર્ય નું ફળ આપવા તૈયાર ભાભે ભગવાન ગમે તૈયાર બીજી પર દ્રષ્ટિ ના બદલી અને દ્રષ્ટિ બગડે તો પ્રતિકૂળ વિષય મને વાંધો નથી પણ વિષય શું છે હમજ કાર કેમ કહો છો મે ફોટો પાડે જે કોઈ વિષય ચાલતો ને તે ફોટો પાડે એક બાજુ થી પછી ફોટો જોઈ ને દર્શન કરે વાત છે કે નહીં પણ જેના બુદ્ધિ નો સેન્ટ નથી એક સેન્ટ બુદ્ધિ નથી શું ક્યારે કામ થાય નથી કામ થાય ને કાલે જોઈને થઈ જાય છે ત્યાં ધ્યાન કરી દીદી ક્યાં કઈ હા છે તેજ ને એક જ બે દીદી હતી ને નકલા કેમનું ચાલે છે તારે જીવ ત્યા ગાળું સારા છે ત્યાં છે જૂની કરે રોટલા નવી કરે દાય બંધા બેઠા કરી આપ તો પેલા ના જવાના રોટલા દાગ ખાતા હતા ને તાર ના જવાને કે જૂની રોટલા કરે આ નવી લાવે છું તે દાગ બનાવે અને હું વચ્ચે બેઠો બેઠો કરીએ લઉં એવું છે ને ભજે તો ફજે તો નહીં લાગતો બધો હંમેશા બધો ફજે તો બધા આઈ ફસાય છે શું કરે છે આઈ આઈ ફસ્યા છે દિવાળી ઉજવવી પડે ના પણ ઉજવવી પડે પછી દાદા પધાર્યા કઈ કજું રહ્યું છે કજું બઉ આનંદ થઈ ગયો છે લક્ષ્મીશ્રી તો રાખદેશ કરવા નઈ આપડે શું લેવા દેવા જેવો વેપાર કરો દેખાતા એક મુસ્લિમ બેઠો નથી અને આપડા આ હોટેલ માં જાય અરે આ હોટેલ એમ ક્યાં આપની દિવાળી કોઈ નિયમ નહિ કોઈ ધ્યેય નઈ કશું નઈ મનુભાઈ બીજું કઈ કેવું છે દાદા વિષયની જરૂરત નથી રજનીશ્રી એવું કહ્યું કે વિષય ની જરૂરત નથી એમ પણ રજનીશ્રી એવું કહ્યું વિષય ની કોઈ જરૂર નથી રજનીશ્રી પુસ્તકો એ તો હવે ફરી ગયો ફરી જ ગયો ભાઈઓ લડતી મને ક્યાંય કહીને બધા આવું થયું એ તો મુસલમાન શૂટ કરી લે આ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 એટલે આ લોકો અને તે પૈસા પૈસા વિષય હોય તો જગા હોય चौहा चौहा तमाम ये जिंदगी गाथा है ये कैंप राशि ये सिंपल रेस्टोरेंट है अबे हिंदुस्तान में जन्मने गुणों होते हैं अमेरिका में गौरव प्राप्त करके आज एक पुण्य करा के इलेक्ट्रॉन इनके नहीं जाएगी मतलब ये लोग उन्हीं खाए के तरह से नाराज होने दारू पी के वो करेंगे कुसुम बेन केवस्ताक स्वर्ग करव पड़े जरा अमेरिकन आटो मांसाह करे दारू पीए बारूल एक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 માનતા નથી એ કારણ કે ના માહન કરવું પડે છે કે આપડે હિન્દુસ્તાન માં જન્મ છે એની સહન કરવું પડે છે કે આપડો ધર્મ છે એટલે આપડે સહન કરવો પડે છે કે આપણે હિન્દુસ્તાન જન્મ લીધો છે એટલે આપડે આવું સહન કરીધે નઈ તમે ખોટા કાર્ય કરશે એટલે આરા પાસે લાદે એટલો હિન્દુસ્તાન માં તો ટોપ માં ટોપ માં હોય અને કોઈ જગ્યા એ ના હોય ટોપ માં ટોપ જોવા જાવ માવી થઈ ગયા કૃષ્ણ થઈ ગયા રામ થઈ ગયા બધા ત્યાં થયા જગત આવી નો સમજાવુશ થઈ જતો તમારું કેવું એમ છે કે જો હું ધર્મ ચેન્જ કરીને તો ખ્રિસ્તી અંગીકાર કરું અંગીકાર કરો ને તો આ તો પાપ છે ને પાછા બીજો અનો પાપ બીજો તમે હમણાં કીધું કે એ લોકો કોઈ જતો વા આવતો જોર સૌકાર ના થાય એ લોકો છે મને બાંધાય છે કર્મ તો એ લોકો પણ બાંધે જ છે ને અહિયા ના એ લોકો નથી માનતા નથી એ લોકો ધર્મ માને તો જ પુનર્જન માનતા નથી ને એટલે કર્મ એવી રીતે માને છે બાપ જોય દગો બધા જોગા એ લોકો પણ દગો તો કરે છે એ દગો તો બાળક ના દગો સાહેબ નો છોકરા હોય દગો કરે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 ના એવું નથી એમને પુનર્જન્મ મળે છે પણ એ જાણતા નથી બિચાર નથી એ બાળકો છે એ બાળકો છે તમે મોટી ઉંમર એટલે મોટી ઉંમર ના ચિંતા વધારે ચિંતા કરે એટલે એ લોકો ને ભલે લોકો ખબર નથી કે પુનર્જન્મા નહીં બરોબર એમને ખબર નથી થાય છે ને ભાન જ નથી એને પુનર્જન્મ થયા જ કરવાનો બરોબર છે આ જાનવર નો પુનર્ધમ થયા કર પુનર્જન થવાનું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 આ વતર કાયા છે બચ્ચા ની વાકરી પાછા દીકરી બહાર બરોબર પછી ડોક્ટરો આવીને લોહી બંધ કરવા દે પણ પછી બચ્ચા લીધે બંધ ના થયું બધા ને આપણે ફોન ના કરાય ફોન છે ને ચાલુ છે એટલે પછી શું કરવું પડે એટલે ડાક્ટરો બધા હતાશ થઈ ગયા એ મિસરના હોસ્પિટલના ડાક્ટરો હતા તે હતાશ થઈ ગયા પછી ડાક્ટરો કંટાળ્યા ઘડ્યા માજી આવ્યો એ ડાક્ટરો તમારું કામ નહીં આપ્યા તે ડ મનમાં સમજાય આ કેવું મારાથી ઉપરી વહી આવ્યા છે અત્યાર પેટી છે નહીં ડાક્ટર તો બધા હથિયાર પેટી લાવી એટલે માજી આવ્યું શું કર્યું એ ખરીઓ અળગાવ કરે એમ હોય ખડિયા પછી ધરી પછી આમ જોઈ લીધું બઉ ગરમ થઈ નથી ને એ જોઈ લીધું છોકરા નામાં ડાયરી છોકરી ખેંચી લીધું કારણ કે આ બોડી ઇફેક્ટિવ છે એટલે આ જન્મ થી ઇફેક્ટિવ છે માઇન્ડ બોડી અને થાય ખરી શું है, है, क्या करता पद रेखी हाई नो सब अनंत अवतार हिंदुस्तान जन्म थो आप हा घना કોઈ જગ્યાએ અમેરિકા નું કોઈ જગ્યા મૃત્યુ જેવી મૃત્યુ જેવી પૂછે છે મૃત્યુ મૃત્યુ ખરું કે છે મૃત્યુ જે જન્મેલ છે તેનું મૃત્યુ आत्मा गति अपना भौतिक मृत्यु पी कई क्या कई सकते आत्मा गति भौतिक मृत्यु क्या અને ત્યાં યોની માં જાય પછી અહીંયા અહી પણ હોય અને ત્યાં પણ યોની હોય ને અહીં પણ હોય એટલું લાભો થાય એ થોડા હાથમાં અધર્ભી રહે મેં સાંભળ્યું છે કે હાથમાં It's more much, you know, it's just a long time. It goes to change the form of the body. Let's go back there. What's that? Don't you go back there? You can't go back there. You can't go back there. You can't go back there. There's a lot of people. <inaudible> you can't go back there. You can't go back there. You can't go back there. There's a lot of people. દાદા માનુભાઈ કે છે કે મૃત્યુ થાય પછી આત્મા છે છ મહિના ખોરાક તો જોઈએ એને ખોરાક તો જઈએ આ દેહ ના હોય તો ખોરાક વગર ચાલે નહી ઊંઘ વગર ચાલે નહી આ દેહ ના હોય તો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 આ બેને છે તે મારું વાંધ્યું નહીં અને ઊંધું થયું કે આ બધું નડીએ અને પછી એ બી અંગ્રેજી ભણી નથી કાચી અને ચંદર જે વર્ગન હતી તે ઇંગ્લિશ ભણેલી હતી તે કાચી એકદમ ઇંગ્લિશ બોલવામાં આવી સમજી ગયા હવે કઈ કયા વર્ગન છે અંગ્રેજી ભણેલી નથી ક્યાંથી બોલી તમે સમજો ને હવે એને એને કાઢવી ચંદર ને તો એને મારવી પડે કાશી ને કાચી ને મારે વાગે પણ સજ્જ ને જેનો અમલ હોય તેને વાગે પછી આપડે આપી દઈએ એટલે જતી ઘર ખાલી કે પછી હોળા છે પેલા બને રહી જાય કાશી ને પેલા વાગે હોળા પછી એને રહી જાય ને એવી રીતે તમારે હોળો રહી જવાનો સમાત્મા તો ને તે વર્ગણ તું વર્ગી તું હોળાઈ જાયર આ કાલ્ટી ફોળ બોગો બનો હા દાદા આ વરસનો ઓહો ચાલુ કર્યું હેલ્પ થય ને સર છે એ તો બધા કેટક છે નહીં પણ આપડે કોઈ મગાય નઈ ને કોઈ અટકાયું બરાબર અટકે નઈ અટક્યું નથી ને સર મારે દસ દસ હજાર આપવાના પોતા અમદાવાદ માં નીકળી આવ્યો અમદાવાદ નીકળતા નથી નીકળે નીકળ્યો आप <laughs> बंद मेरा कहू ज्ञापीपुर सेवा तन मन धन थी करजो लोग पूछू सान शु कर लोभनी गोट तोड़वा अमुक जगह धन नारी जगह બે એમ તું અત્યારે ઉઠી થાય થોડી કઈ પરિણામ લઈ જાય અરે તો આટલું ભરેલું હોય ને તેની મૂકી આવે પછી ફરી નીકળે આખી જિંદગી હા લાખ રૂપિયા આવ્યા બધા દૂર ધોરણી જતા રહ્યા ના આવડ્યું હવે આવડ્યું ના બઉ લો બે લાખ સુધી ને કા વાહ વાહ જમા યાર આટલો આમ આટલા વાહનો આપ્યો ત્યાં ડૂળ જવાની પૈસા ગયા શું આ તો હાથે માર ગયા ના પાડીવા દો ઉતા એક ના આવે મળે હું બિયારણ નાખો એટલું વધુ કે બાકી લેવા ઘેથી લેલા બધા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 को है के तो मैं वाहवाए तो मे लो पेलू साथ लगे लाइन अखवा थे क्यों જમાડવા કરતા હતા ફરજી કઈ શિક ના થાય મેં પૂછ્યું કે એમને સ્કૂલ ને કોલેજ જમાડી એવું મેં આપને પૂછ્યું કે ના ના એનું જમાડવા જમીને લોકો ને જે હસ થઈ જાય સંતોષ નો વરે એનું પુણ્ય હોય એવું આપનો જવાબ હતો એમના બાપુજી તમને ખબર છે પ્લીઝ જમાડેલા બધા ને સ્કૂલ માં તારે કે મેં આપને કહેલું કે આપણે આટલો બધો ખર્ચો કરી નાખ્યો જમાડવાની પાછળ તો આપે એમ કે સંતોષ થયો એટલે પુણ્ય બહુ બંધાય ના ના આ તો એવું છે આ મહાત્મા બહારના લોકો જમાડવું એ ગુનો છે સમજાય ને એ વાહવાનું કામ છે અહીં કોઈ વાહવા કહેવા માટે નથી આ તો હે આ તો આ વર્લ્ડ માં કોઈ એવા પુરુષો નથી મળવાના એવા બ્રાહ્મણો નથી મળવાના કે આ મહાત્મા હોય કે જે મહાત્મા કઈ પણ તમારું લેવાની ઈચ્છા નથી કઈ પણ દ્રષ્ટિ લાભ ઉઠાવો નથી કોઈ પણ જાત નો લાભ ઉઠાવો મને એવા મહાત્મા ક્યાંથી હોય ત્યારે બધા જગત બધો લાભ આ મહાત્મા તો કરેક્ટ માણસો આવા માણસો જ ના હોય દુનિયામાં ના હોય એવું ના ઈચ્છા હોય કે આ દરેક ડાક્ટર કામ ના મારે છે એવું એવું એમના મનમાં ઈચ્છા પેલા દો તો ડોક્ટરા પેલા આ મહાત્મા તો જેટલા જમાડે એટલા જમાડે મારી ખેલા ત્યાં તો બહુ થઈ ગયું તમને એમનો અનુભવ કે છે ડાક્ટર <laughs> તદા હવે ઉઠીયા કુસુમ ને વિધી કરીયા બકાલે આવાય એમ નથી કાલે કોલ ઉપર છે એટલે હોસ્પિટલ રહેવાનું છે નથી વાય નહીં સમાજમાં વાતી નહિ હાજી આખો દિવસ કામ છે ચાલે વિધી કરી લે વેડિકા નથી કરે વેડિકા નથી કરે જે હોય ભરી સમજે થોડું આજે વાત થોડી વિચારે સમજો થોડું માં અમેરિકનો મારો મુખ્ય વાંધો એ દાદા પેલા એમ કે અમેરિકન લોકો ને પુનઃ જન્મ તો થાય જ નહીં એ સમજે પછી કીધું કે એ લોકો થાય કરો એ લોકોને ખબર ને ખબર લઈ લાલ